એટલે કે અમારો નિશ્ચય છે અમને તો મોક્ષ સિવાય જોઈતું નથી એ જ ભાવના છે તે ગાડી અત્યારે બીજી ગાડી માં નહી બેઠે નોર્થમાં મોક્ષ છે અમારી ગાડી સાઉથ જઈ રહી છે ભલે સાઉથ માં એક તરફ પૃથ્વી એટલે નોર્થ જ આવશે ને કે અર્ચન તો પડતી છે ને મારી જોડે નહીં પડતી હોય મૂળ દ્રષ્ટિ આત્મા કરતા છે अत्य तो बढ़ु कसाय कसाय आत्मा करा जाए जाए पोध करे, <laughs> आत... <laughs> करे मारो आत्मा क्रोध करा मैने आत्मा जसायज महाराज ने आत्मा समझ ना पड़ी તમે બરોબર છોકે તમારું અમે તો આ ક્રમે ક્રમે બધું ચોખ્ખું કરીને ચડીશું બઉ સારા છે આ કારણ હિસાબે આવું કોણ બોલે બોલે કઈ ના બોલે આવી જાય કે આપડે ઉપાશ્રય ની સગવડ રાખીએ રેવાની અને ખાવા પીવાની સગવડ રાખીયે તો બહુ સાધુ સાધુઓ પેસી જાય આપણે ઉપાસ વ્યક્તિ મારી દુઃખ દુઃખ કરે અહીંયા આગળ ખબર નહીં પડે ક્યાંથી થઈ ગયા ક્યાંથી આયા ત આપડે પછી દસ લાખ રૂપિયા ફરી ઉઘરાવા જવું પડે દસ લાખ નો પૈસા પડે એમ છે મોબાઈલ થી બોલવું સત્ય નિયમ છે જેમ જુઠ્ઠા નિયમ છે લોકો કે છે ખોટું ખોટું કર્યું છે મોબાઈલ કઈ કયું ભરી દ આપડે જેમ હોટલ માં ભરીએ છીએ પછી ત્યાં રહી કેટલા ભર્યા છે ધક્કો ભાર થઈ ગયા બોલે જનરેશન જ એવું છે મોડા મોર જે હોય બધું મોડા મોર કે બીજે પણ વ્યવહાર પૂરતી વાત હોય એ પણ ખુલ્લે મોઢે મોઢે મોડે કહી દે જરાય પાછળ ના રાખે અને આટલો બી ડર નથી આટલો બી એમને ડર નથી કે આ વડી સામે વાત કરી શિક્ષણ આપવામાં આવ્યું હતું કે હૃદયમાં હોય તો બોલી ના શકાય આ લોકો મોટી મના થાય ના પડ્યો લોકો બંધા બેઠા વચ્ચે આવરણ છે હમજે પહે ને તું એ હોય છે તો આવ્યો તારે આપણે વાત કરેલી કે અમુક વખત જુઠ્ઠું બોલીએ પણ સામે વાળા દુઃખ ના થુઃખ ના થાય કોઈ કંકાસ ઉભો ના થાય તે વખત જુઠ્ઠું બોલવું પડે કે આવું તો અમારે બને છે કે છે હિન્દુભાઈ સાથે અમારે જુઠું બોલવું પડે એવું બોલવું બીજું એવું કહેલું કે જલ્દી વેચાતો આપે એ દુઃખ થાય ચોખા માં છ મહિને લગભગ મેટલ પછી તૈયારી કરી છે જય સચિદા બોલો નથી કેવું છે જય સચિદાનંદ જય સચિદાનંદ રામ મોહનભાઈ મગનભાઈ ને ગેસ ડાબો કે સાઉથ આફ્રિકા નું જાઉં કે છે હા ગોઠવી દેજો રામ મોહન ભાઈ અમારા આશીર્વાદ છે આશીર્વાદ છે દાદા ને શું દુઃખે બધા મહાત્મા આશીર્વાદ છે બધા સત્યમ શિરીષ ભાઈ શિરીષભાઈ રમીલા રમીલા બેન અરુણ ભાઈ અરુણભાઈ ડોક્ટર કુમાર કુમાર કુમાર ડોક્ટર કુમાર રસિક ભાઈ રસિક ભાઈ દક્ષાબેન શશિકાંતશિકાંત ભાઈ દક્ષાબેન બધા ને ગયે શશિદાન કેજો દાદા શાંતબેન જય સચિદાન શું કરે છે હા આશીર્વાદ છે અમારા બધું કામ પતિ છે જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદાબેન જય સચિદાન સ્વીકાર કરવાનો નથી આવ્યો આ તમારાકરા આવે છે એ છોકરા આર્ય આર્યતા ઉત્પન્ન થાય આર્ય આચાર વિચાર થાય એ મારો હેતુ દેખાય છે મારા પણ એમાં એકતા થાય છે તારું ભાઈ કયું રાખત એક બેસા આનંદ રહે બધા પુસ્તકો વાંચ્યા રાત તમારી કરે છે ખોટી નથી પણ અક્રમ વિજ્ઞાન એ લાયક નથી આપડે સાત છે આત્મા કરે એવી વાત છે ને આપડે આત્મા કબૂલ કરે અને તાવ તાવ ઉતરતો હોય એ દવા ને એનાથી તાવ ઉતરે એ પછી ધન્વંતરી લખી ના લખી આપડે જોવા જયું નથી ધનવંતરી બે પણ અંદાજ કરીને જો બઉ જ મહારાજ જોડે બઉરજ મહારાજ એમ પહેલું માને નથી હું અમદાવાદ બારબાદ કરું છું ના દાદા ની વાત અમારે ના જોઈએ બીજી વાત લાવ દાદા ની વાત સાચી વાત નથી કરતો દાદા ની વાત જ ગયો આપણે કોણ કરી એમ નાખી દો ચાલો સાચી વાત નો શિકાર કર્યો એવું છે મદદ વ્યક્ત થઈ ગયો ના થયે તો મારી જરૂર નથી પણ હવે અમે દોષ નથી હવે પાછા પાછા ફરા પછી ફરવું ચાલતી નથી ચાલો કે પાછા ફરવું ના પડે કામ ચાલે શું થાય છે તું કરી શકું નહી કરાવે કોઈ શકાય ની ત્યાં કોંગને કરતા હોય છે કે આવું થયું બહુ સારો પરિણામ થશે તો એવું અનુભવ ના કર્યું ને એટલે આ લોકો આતા જનુદના કરે પબ્લિક બસ ફેફાર થયો છે હજારો મળશે ત્યારે ખબર પડશે કે જગત શું કેવા માટે નથી કઈ હિન્દુસ્તાન ના આચાર્ય મંદિર તો એનો થવા એવો નથી હોતો કારણ કે દરેક વસ્તુ એ જે ખાતો હતો તેવું તેવું ખાય છે મંદી માં ખાતો હતો તેનું છે તેની ઉપર પ્રયાસ છે એટલે ભોગવાની ચીજે ગમે તે હોય તો એને મળી આવે એટલે આ રૂપિયા પર નથી કે આટલા રૂપિયા એને મળતી એવું એને શું ભોગવતો છે ઘી નો આમ તેમ કામ ધંધા પર હોય એમાં વેપારમાં કે કામ ધંધા પર થવાય ત્યાં સુધી એની પૈસા વધાર કરે અને બેંક માં મૂક્યા કરે બરોબર પણ જયારે કામ ધંધો ઉડી જાય છે ત્યારે આ મોંઘવારીમાં એનું કશું જ ચાલતું નથી અને માણસ હેદાન જયારે હતી ત્યારે ગમે ત્યારે આ મોંઘવારી વાત ચાલે ના પડે આવતા જયારે બેકાર થાય ત્યારે માણસ બહુ નુકસાન થાય બેકાર તો થવાનું એનું કઈ કાયમ કરે એટલે એને રૂપિયા હાથે ખબર નથી એનો ભોગવતો કયું કપડું કોટ કેવો કપડો ઘણા કપડું એ બધું એની હાથે એનો સંબંધ છે રૂપિયા હશે ને રૂપિયા તો થઈ જાય કે સસ્તું થાય પણ એ જ મળે રેવા કરવાનું બધું એ ભલે પછી ભલે મળે સ્વીકાર કરો છો ને તમારી વાત સાચી સ્વીકારતા સ્વીકાર કરતા દાદા મહેસાણા ના તમે તો અક્રમ કાઢ્યું અક્રમ એટલે પછી એનો લોકો કર્યો અક્રમ એટલે અકમી એને ખડીમી નો માર્ગ છે તેમાં અહિયાં આશ્ર નહીં હશે હવે પુસ્તકો બધા મારા જે વાત છે કઈ અને આખા જગત ને નવો માર્ગ મળવો જોઈએ એટલે આ જગત આખું અપસેટ થઈ ગયેલું છે આમ ધર્મ બધા તેનો આમ થઈ ગયા છે તે ફરી ઊંધો કરવા છે ફરી કર્યો ની અને આ મતાર સુધવા માટે છે આ લેરા થશે કૃષ્ણ ભગવાન જોડે સિમંદર સ્વામી નેતા મત ને મજબૂત કરવા માટે સિમેન્ટ માંગી રહ્યા ધર્મ મમતા નથી એટલી એટલી મમતા ધર્મ પેસી મમતા ઉપાય આ બધી ગુજરાય કેજો ના એટલે દરેક ને પોતપોતાના મગજ માં સોના કરે એ બધું ભેવું કરી અને કરીએ દરેક ના મગજ નો સોના થાય અને એમાંથી બધી ભેવું કરી અને પછી બનાવીએ એ બહુ સારું હોય એક તરફી ના હોવું આપડે જગદગુરુ લખીએ કોઈ વાત પૂછશે નહીં ને એને જગતગુર લખી એને કઈ કે જગદગુરુ થાય છે કેમ અમને પૂછ્યા વગર જગદગુરુ પણ આ જગ્યાએ શાંતિ જગતગુરુ ના ગામમાં શાંતિ પછી ક્યાંમાં ફ્લેગર જોઈ ને લીધે આમ થાય છે તેમ થાય છે બીજા ગુણદોષ થતા દેખાતા જાય જ્યાંથી એનો પ્રેમ ઘટી જાય આપણો એટલે ગુણદોષ દેખાતો થાય તમને જેની પર પ્રેમ હશે ને તેના દોષ નહી દેખાય પણ પ્રેમ ખસી જાય ત્યારે ખરેખર દોષ દેખાય બીડી પર પ્રેમ ખસી ગયો એટલે દોષ ખરે ખરા રોજ રોજ તે અનુભવ થતા ગયા પણ છે અને પછી કોઈ દાડો એને કે દસ વર્ષ સુધી આવું બીડી ખરાબ છે એવું માનતો હોય પણ એક દાડો કે બીડી છોડી નહિ અને બીડી બીડીન હારું કરે ના કઈ વાંધો નહી એ વધારે બીડી બીડી ની જે ગ્રંથિ છે એ જાણી જાય કે આ ધરી છે શું સમજી સાહેબ છે એટલે જગત આયુષ વધારે ત્યારે અમે છે જયારે મને હજારો માણસ ને રૂબરૂ કે આવડા મોટા થઈ બીડી પીવો છો હું મારી નબળી છે બીડી પીવે એવું એક્સેપ્ટ કરું તાર પોલો નવું નવું શું થયું જ્ઞાનતાથી શું નુકસાન થયું કે ભયંકર નુકસાન થયું આવતા બહુ એના આમ સુધે જ નહિ કાંઈ રેસ્ટોરન્ટ કર્યું જ હોય તમને રેસ્ટોરન્ટ તમે યાદ કરી દુઓ જૈન સાધુ મહારાજ ને બીજા ને કે લોકોને કે છે જો સંપાય ત્યાગ કરતા બધું ત્યાગ કર્યું છે તારે કહ્યું નથી કઈ ટીગ વાંધો નઈ મહી સમજી ગઈ આ જગ્યા અહી શું બોલવું કે નબળાઈ છે તે નબળી બાકી છે બોલવાનું હતો જ નથી આડો જ મો પેલે થી આડો સીડી પોસડો કરે દલીલ શું કરે મોટા મોટા અમુક માણસો પીતા હતા મૂકતા હતા એવું આગળ બતા રોજ આમ જાણતા કે આ ખોટી વસ્તુ છે પછી રોજ આમ તૂટતી નથી એમ બોલે છોડવા જેવી વસ્તુ છે બોલે તમને લાગે છે બધું ને આ તો ગજ સ્નાન વધ્યું આથી નાય ખડું પાણીમાં થઈને પછી બહાર આવી મજબૂત ના આવી એક કલાક નયો એટલે કેટલી જશે અત્યારે હું એકલો જ આવું બોલ છું હું એકલો જ આ ખરો રસ્તો બતાવું છું એ રસ્તા જણતા નહી હોય ત્યાં ખુ જગત થશે અપમાન કરે કે શું છે તમે નબળા મનના તો છોડીઓ નબળા છીએ કર્યું બધા મોટા મોટા માણસો ની વચ્ચે કર્યું નહી તો આપી દેવા નથી એટલે હું કહી દઉં હા ભા નબળા છે બા તમે શું કરશો હવે એ કઈ આપી દેવાનું નથી એમ મોટો મોટો હોય તો ઘર નો વ્યવહાર નો આપડે એવું મળે ને કઈએ પણ મનમાં મનમ આવે ગવર્નર સાહેબ આ રોજ માન માં રોજ જમાડે છે આ આ જૈનાચાર્ય છે ને અને આ જૈનાચાર્ય તો જમાડે પણ પબ્લિક જમાયા છે કાલે કારણ કે ખાનદાન તો જાય ને ક્રોધ નહીં કે વાત એવી સૂક્ષ્મ થાય સૂક્ષ્મ થાય છે નહીં હોય છે કે નઈ આ પુસ્તક આ તો આ મારા જ્ઞાન દેખાય બધું અરે દાદા આપે કયું એક બાજુ કે આ ભમણા એ કઈ કરવાનું નથી અને છતાં કરવાના છે બીજા બધા એવા ઘણા ભાવ કરેલા છે મારું કહેવાનું આવે શું કરું એને એને જીવન આપો નહી જીવન આપો નહીં ફરી ના આપો બરોબર છે એક્ઝેક્ટ કહેવામાં અને સંસાર જવા માં જો તો અહંકાર ગયેલો છે નો છો ત્યારે તમને કેમ લાગે દાદા એ કારણ કે આ તો પગલે લાગુ પડે છે અને આ લોકો જમાડે છે તે વાત કહું બિારો કંટાળી ગયો પછી કેરવા જ કંટાળી ગયો મગજ કરું બધું સ્થિરતા થાય શાંતિ રહે હરવા જ પત્તાઓ કરવા માટે પત્તાઓ કરવા માટે બહુ ખોશ થઈ ગયો જરાક સંજોગો ગરમ થાય રેગ્યુલર આવી જાય માર આમ તો પૂર કાંત થઈ ગઈ આક્રમણ હેતા જૈન છે એને હોભેલું આપડે આઈન પર જમીન ગયું પાર ત્યાં શું બોલવાનું જરૂર કે તમારી વાત સાચી છે કે મને બઉ પસ્તાવો થયો આવું ફરી નહી થાય એવું કઈ એવું આપ્યું જમાડ્યું નહિ કોઈ જમા હતો હું તમને બીજા ને શીખવાડ્યું પણ હું શીખવાડ્યું હું કહીએ ત્યારે એ બધું કરીને દાદા આ ઉકે આ લોકો શું થાય ગયા પેલા માણસ રિચિત રીચિત કરે છે બિચારા લગ્નમાં રિચિત કરે ચાર ઉપર છે બઉ મોટા માણસ હતો એટલે એના પેલા નો દીવો ના થયો મને રિસીવ કર્યો હવે ત્યાં આગળ અપમાન આ માન થશે લાભકારીક હતું ચાર પાસે આવી જગ્યાએ જવું નઈ આવે જમાન મનમાં એવું કરવું છે કે આવી જગ્યાએ જવું જોઈએ આપણને મહી અંદર માન ઉતરી જાય પછી અપમાન જોઈન્ટ કહીએ કે તમે અપમાન ના કરે संसार उभो खड़े रहें बराबर समझा दाखला आपी समझ भाषा में मूकव पड़े के भाषा में साइए भाषा कर विचार कर उके भावे उकेल करो ज्ञाने कर उके कर विचार कर अपनी शक्ति प्रवेश करिए પણ એને જમારીને પાસે મોટા કરીએ છીએ મારું શું આપડે ધંધો સજીવન કરો છો તમે તમને સમજ પડી ને શું કેવા માં કાપ વિચારે ઓછું કરો છો બધું કરો છો એને પછી સ્થિર રાખતા રહે પાછું એને સજીવન કરી દો એવું નાખે થવા જોઈએ પેલા ને સત્ય ને એવો છે લાગનો છે એવા ભાવ પોતે મનમાં જાણે છે સાવરું છું તે જાણે છે પણ એ પોતાનું આયુષ વધારી રહ્યો છે ક્રોધ આયુષ વધારી રહ્યો છે એ પાછો ગુટગડ કરે થોડો ગાય આખું એને વેલ્ડિંગ કરી એટલે આ પાર ના અંત ના જ્ઞાની પુરુષ ના એક દાખલા થી જ્ઞાની પુરુષ ની એક એક કળા થી બોધ કળા થી આ નિયળો કારણ કે અનુભૂસિદ હોય એ દવા બધી અનુભૂષિત હોય શાસ્ત્રો ને અનુભૂત નહીં શાસ્ત્રો તો એક જાત નું માર્ગદર્શન આપે છે કરો ઓન પીસ થાય એવું પછી ગદર સ્નાન થશે કલાક સુધી નાયો છે એ ગુણવત્તું અમે જોઈ રહ્યું हा भाई बाटू आ बोध कड़ा जानकारी કરવા દાદા એવું જો ગુલાટ ના ખાઈ જાવ હા એ જાગૃત થી જાય આપડે પાડોશી તરીકે આપડી ફરજ થાય ગુલાટ ના ખાઈ જાય એટલે આ જ્ઞાન જાણ્યું ને એ તો ગુણાટ ના ખાય તો જાળી ને પછી નક્કી કરે તમારે ગુણાટ નથી ખાય નહીં ખાય શું કર્યું છે કામ લાગશે કે નહીં લાગે એટલે આવું આવું થશે ભેગું થતું થતું બધી કળાઓ જયારે પ્રગટ થશે ત્યાં બધા લફડા જતા નહીં જતા એ કઈ તારા ઉગાડવા પાણા મારા ના ઉગડે એ તો પૂછી મારી મારી આપીએ આચાર્ય જેવું કશું નથી અમને મસ્તર કરે ઉદ્વેગ થઈ જઈએ છે અને ખાવામાં જરા મરચું કે મીઠું વધારે પડી જાય છે ઊંચા નીચા થઇ જઈએ છીએ મન ખરે થઈ ગયું આ બરોબર છે સારું છે આપણે એ ઉકટો એકરા જલ્દી નિર્વસ્થિતમાંથી એ કે એવસી આપણે કે તમારા માટે તૈયારીઓ થઈ રહી છે સાદોથી આપણે તૈયાર થા તો અંતા ગોળા ભરાય એટલે કે રાતે આખે દોડ્યા અને હવા માતા તરત તો ચાલવા માંડ્યું ઈ વાત લગા છે હા કરે શું કરે કે કરે કરવાનું ના ભાઈ વ્યવસ્થિત શું કરે બધા સંજોગો ભેગા કઈ હે પછી આપણને કેવા તૈયારી આપવી પડે તૈયારી નહી રાખવી પડે જયારે રહેવાનું હોય ને તૈયારી થઈ જાય રાખવાની કશું હોય જયારે तैयारी कल्पना मन ना एक मैक